એક ગુરુ શિષ્ય જંગલમાંથી જતા હતા અંધારું થયું સાયંકાળે ઝાડના તળે બેસી ગયા રાત્રે સત્સંગ કર્યો ભગવાનના નામનો જપ કર્યો ભગવત સ્મરણ કરતા કરતા સુઈ ગયા ભાગવતમાં એવું લખ્યું છે સંતોની નિદ્રા બહુ ઓછી હોય છે નિદ્રામ સત્વ નિષે વયા સત્વુણ બહુ વધી જાય કે નિદ્રા ઓછી થાય છે નિદ્રા તમો ગુણનો ધર્મ છે જે માનવમાં તમો ગુણ વધારે છે એની નિદ્રા વધારે આવે છે સંતોમાં સત્તુ વધે છે સંતોની નિદ્રા બહુ તો ચાર કલાક પાંચ કલાકથી વધારે સમય નિદ્રામાં જતો નથી મધ્યરાત્રીના સમયે ગુરુદેવ જાગ્યા છે શિષ્ય શું છે ગુરુદેવે વિચાર કર્યો હવે હું ધ્યાન કરવા બેસું સંસાર સુઈ જાય છે ત્યારે સંત જાગે છે સંસાર જાગે છે ત્યાં સંત સુઈ જાય છે મધ્યરાત્રીનો સમય છે ગુરુદેવ ધ્યાન કરવા બેઠા છે શિષ્ય સૂતેલો છે એક મોટો સર્પ ક્રોધમાં દોડતો દોડતો આવે છે શિષ્ય પાસે જવા લાગ્યું ગુરુ તે શિષ્ય સર્પ પૂછ્યું છે તું ક્યાં જાય છે તારું શું કામ છે તે સર્પે કહ્યું તમારો જે શિષ્ય છે એ મારો પૂર્વ જન્મનો શત્રુ છે એને મને માર્યો છે હું વેર બદલો લેવા જઉં છું એને હું કરડીશ એ મરી જશે એ બહુ રડશે એ જોઈને હું રાજી થઈશ રડવું સારું છે જે રડે છે એના પાપનો નાશ થાય છે જે રડે છે એના ઉપર ભગવાન કોઈ દિવસ કૃપા કરે છે જે બીજાને રડાવે છે એના ઉપર કોઈ દિવસ કૃપા થતી સર્પે કહ્યું કે હું તમારા શિષ્યને રડાવ્યું હું સર્પ છું એને મને રડાવ્યો છું ગુરુદેવ તે ને સમજાવે છે મારા શિષ્યની ભૂલ થઈ છે તને માર્યોએ બહુ ખોટું કહ્યું હું ક્ષમા માગુ છું તું ક્ષમા કરજો એને મારવાથી તને શું મળવાનું છે સર્પે કહ્યું કે મારા હું તમારા જ્ઞાનથી મને શાંતિ નથી સર્પ જાતિ અતિ હોય છે પોતાના બાળક સાથે તો બધા પ્રેમ કરે છે સર્પને અતિ ભૂખ લાગે તો પોતાના બાળકને પણ થઈ જાય છે હું એને મારીશ તમારા જ્ઞાનથી મને શાંતિ નથી સર્પ માનતો નથી ગુરુદેવે વિચાર કર્યો મારો શિષ્ય સાધક છે હું સિદ્ધ છું મારા શિષ્યનું મરણ થાય તો એની દુર્ગતિ થશે મારું મરણ થાય તો શું વાંધો છે મારા મનમાં કોઈ વિકાર નથી વાસના નથી જેણે વાસનાનો વિનાશ કર્યો છે એને મૃત્યુની ભીખ લાગતી નથી મરણથી તે ગભરાય છે જેના મનમાં વિકાર વાસન છે મારું મરણ થાય હું કોઈના પેટમાં જવાનો નથી મારે પતિ થવું નથી પત્ની થવું નથી પરમાત્માને મળવું છે મારું મરણ થાય તો સારું છે ગુરુદેવે વિચાર કર્યો હું સિદ્ધ છું શિષ્ય સાધક છે મારું મરણ થાય તો હું કોઈના પેટમાં જવાનું નથી હું ભગવાનના ચરણે જ જવાનું છું મૃત્યુ પરમાત્મા સાથે મિલન કરાવનાર છું સંતોને મૃત્યુની વીક લાગતી નથી ગુરુદેવે કહ્યું શિષ્યના બદલામાં તું મને કરડજે હું મરવા તૈયાર છું મારા શિષ્યનું મરણ થાય તો એની દુર્ગતિ થશે એને ભગવાનના દર્શન થયા નથી એ આત્મ સ્વરૂપને બરાબર જાણતો નથી આ જીવ ઈશ્વરને તો જાણતો નથી આ જીવને ખબર નથી હું કેવો છું લોકો જગતનો વિચાર બહુ કરે છે જગત કેવું છે કોઈ દિવસ વિચાર કર્યો છે કે હું કેવો છું હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું જીવને પોતાના સ્વરૂપનું પણ જ્ઞાન નથી આત્માનમ અવિદિતવા અસમાન લોકા પ્રૈતિશક રૂપણા સંસાર સુખમાં જીવેવો ફસાયેલો રહે છે પોતાના સ્વરૂપને પણ જાણતો નથી જે આત્મ સ્વરૂપને જાણતો નથી ભગવાનને શું જાણે મારું શિષ્ય સાધક છે એનું મરણ થાય તો એની દુર્ગતિ થશે મારું મરણ થાય તો જળાય વાંધો નથી હવે હું ધ્યાન કરવા બેસું છું શિષ્યના બદલામાં મને કરડું ગુરુદેવ તો શિષ્યના માટે પ્રાણનો ભોગ આપે છે ગુરુ શિષ્યનો પ્રેમ નિઃસ્વાર્થ શુદ્ધ હોય છે પિતા પુત્ર સાથે પ્રેમ કરે છે એવી ઈચ્છા રાખે છે વૃદ્ધાવસ્થામાં મને પૈસા આપશે મારી સેવા કરશે આ માતાઓ બાળક સાથે બહુ પ્રેમ કરે છે એ પ્રેમમાં સ્વાર્થ છે છોકરો મોટો થશે પૈસા કમાવશે એનું લગ્ન થશે બહુ આવ્યા પછી હું બહુ સુખી થઈ ગઈ એવા ભાવથી મા પુત્ર સાથે પ્રેમ કર સંસારનો બધો પ્રેમ સ્વાર્થથી ભરેલો છે સદગુરુદેવને કોઈ સ્વાર્થ નથી સદગુરુદેવ સચિષ્ય સાથે શુદ્ધ ભાવથી પ્રેમ કરે ગુરૂદેવ વિષ્ણુ ભગવાન નું સ્વરૂપ છે ગુરુદેવ શિવસ્વરૂપ છે ગુરુદેવો મહેશ્વર શિવજી મહારાજ પ્રલય કરે છે અત્યારે તો ભગવાન શંકર અતિશાંત છે પ્રલયકાળમાં શિવરૂદ્ર બને છે રોદનાદરૂદ્રુજમ દ્રાવયતી થી વાુદ્ર ल सर्व नीव विनाश करे जयरे प्रलय थे गुरुदेव शिष्य न मथे हाथ पधरावे प्रलय थी जाए सदगुरुदेव कृपा करे पी जगत देखातज नहीं परमात्मा ज दर्शन थे शिवजी तो जगत नो विनाश करे त्यार प्रलय थायगत होवा छता गुरुदेव शिष्य ने प्रलय बतावे शिव स्वरूप ब्रह्मा विष्णु महेश्वर आ त्रण दैव एक एक काम करे ब्रह्मा जी जगत की उत्पत्ति करे विष्णु भगवान जगत नक्षण करे शिवजी महाराज जगत नो विनाश करे प्रलय करे गुरुदेव त्रणे काम करे सदगुरुदेव श्रेष्ठ घना भागे ભગવાન ન્યાયાધીશનું જ કામ કરે છે કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા જે જેવું કર્મ કરે કર્માનુસાર ભગવાન એને ફળ આપે છે સદગુરુદેવ જ્યારે અતિશય કૃપા કરે છે વિધાતાએ કપાળમાં જે લખ્યું છે તે વિધાતાનો લેખ પણ ભૂસી નાખે છે કર્મના લેખને ઘૂસવાની શક્તિ ગુરુદેવમાં છે ભગવાન કરતા પણ સંત શ્રેષ્ઠ છે સંતોના વખાણ કરીએ તો ભગવાન રાજી થાય સુખદેવજી મહારાજ ગુરુ નથી સદગુરુ છે શબ્દથી જે જ્ઞાનનો ઉપદેશ કરે એને ગુરુ કે છે જે સર્વકાળ સતના દર્શન કરે છે જે સર્વમાં ભગવાન ને જુએ છે ઓમ તત્ અને સત આ ત્રણ ભગવાનના નામ છે જે સર્વકાળ અને સર્વમાં સતના દર્શન કરે એને સદગુરુ કહે છે સદગુરુદેવ સદશિષ્ય ને પરમાત્માના દર્શન કરાવે છે સુખદેવજી મહારાજ ગુરુ નથી સદગુરુ છે શિષ્યનો અધિકાર સિદ્ધ થયા પછી ગુરુ દેવ શિષ્ય પાસે આવે રાજાએ પ્રધાન બે પ્રશ્નો કર્યા છે માનવનું કલ્યાણ થાય એવો ઉપદેશ કરો જેનું મરણ સમીપમાં હોય એ શું ન કરે તે સમજાવ શું કરે તે બતાવો કૃતો લોકહિતન પ રાજાએ પ્રશ્ન એવો કર્યો નથી મારું કલ્યાણ થાય એવો ઉપદેશ કરો માનવનું કલ્યાણ તારા પ્રશ્નમાં સમાજ હિત સમારેલું છે તો એ બહુ સુંદર પ્રશ્ન કર્યો છે માનવ જીવનમાં અંતિમ પરીક્ષા મરણ છે જેનું મરણ મંગલમય થયું સમજવું એનું જીવન મંગલમય હતું જેનું મરણ બગડી ગયું સમજવું એનું જીવન બગડેલું ભગવાન બહુ ઉદાર છે साधारण पाप करे तो भगवान क्षमा आपे मानव जीवन में मा एववा महापाप करे क्षमा आप भगवान ने इच्छा थती नहीं महापाप की मरण बगड़े अंत काल में जीव ने करेला बढ़ा पाप देखाए जीव गभराय मैने मार पड़वा मैं बहुत सजा थवा પાપની ભીખ લાગે છે અંતકાળમાં પાપ બધા પ્રત્યક્ષ દેખાય છે અંતકાળમાં જીવને પુણ્ય યાદ આવતું નથી પાપ જ યાદ આવે મૃત્યુની શૈયામાં કોઈને યાદ આવે એકવાર હું બદ્રીનારાયણના દર્શન કરવા માટે ગયો ભગવાનની ચરણ પાદુકાની મેં પૂજા કરી છે आटल याद आए नारायण न स्मरण थाय मन दर्शन थाय तो मरण था। मंगलमय थे अंत काल में जीव ने पुण्य याद आतज याद आना कारण बतावे मानव पाप करे तर बहु सावधान थी ने एकाग्र चित्त चित थी चित पाप करे हूँ पाप करू छुटे कोई जाने नहीं માનવ પુણ્ય કરે છે ત્યારે સાવધાન નથી અભિમાનમાં હોય હું યજ્ઞ કરું છું હું દાન આપું છું પુણ્યમાં જીવ કાફ કરે છે પાપમાં જીવ સાવધાન રહે છે વ્યવ્રચિત્ત થી પુણ્ય કરે છે એકાગ્રચિત્ત થી પાપ કરે છે એકાગ્રચિત્ત થી કરેલું પાપ જ યાદ આવે છે મરણ બગડે છે નાગવતની કથા સાંભળો છો ભગવાનના નામનો તમે જપ કરો છો ભગવાનના નામમાં ભગવાનની કથામાં પાપનો નાશ કરવાની શક્તિ છે તમારા પાપ બળે બળી રહ્યા છે પાપનો નાશ થાય છે આજથી નવું પાપ ન થાય એની બહુ કાળજી રાખે આજ સુધી જે થયું તે થયું માનો કથા સાંભળે છે અને કથા સાંભળીને પણ પાપ કરે છે મનમાં ખટકે છે આ સારું નથી કેટલાક મનને સમજાવે છે ફરીથી કોઈ ઠીકાને કથા થાય રૂઝાવવા ન જોઈશું કથા સાંભળ્યા પછી પાપ છોડો સૌથી મોટું પુણ્ય કયું છે જે પાપ કરતો નથી એ મહાન પુણ્ય કર્યું જે આંખથી પાપ કરતો નથી મનથી પાપ કરતો નથી જે જીભથી પાપ કરતો નથી એ મહાન પુણ્ય કહે છે પાપ છોડો મરણ મંગલમય થશે મહાપાપના લીધે મરણ બગડે છે થોડો શાંતિથી વિચાર કરો ધ્યાનમાં આવશે જન્મ અને મરણ એ શરીરના ધર્મો છે શરીરનો નો જન્મ થાય છે અને મરે છે પણ શરીર આત્મા જન્મ થતો નથી આત્માનું મરણ થતું નથી જીવ ભૂત સનાતન ન જીવઃ અજીવ અજીવહ જીવવત સંપદ્યમાન જીવ ભૂત સનાતન પરમાત્મા અંશ છે જીવ સનાતન છે એનો જન્મ થતો નથી એનું મરણ થતું નથી જન્મ મરણ શરીરના ધર્મો છે શરીરનો જન્મ થાય છે અને મરે છે પણ શરીર થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે આ શરીર ક્ષણે ક્ષણે મરે છે પ્રતિક્ષણે શરીરના પરમાણુઓ બદલાય છે પ્રતિક્ષણને આચરવું ગીતાજીમાં ભગવાનની આજ્ઞા છે અર્જુન અંતકાળમાં જે મને યાદ કરે છે મારું સ્મરણ કરતા જે શરીર છોડે છે તે મારા ધામમાં રહે